તમારા દેખ લો આપો બાબા 27 ટકા ની એની લક્ષ્યા છે સન્નય બાબા લક્ષ્યા થાય એ બધા કોણ લક્ષ્યા કરે રતિરાલ બેન સદ્યમ દે બે અનેક આકૃતિ આપડા બીજા માટે દાદા બીજા માટે કર્મ ફરજે અમુક કર્મો જેવાય કે એનું ફળ નું ફળ મળે અમુક જ કર્મો એવાય ને કે એનું જેનું ફળ ફળ પાછું મળે બધા કર્મો નું આપણા મહાત્મા માટે બીજું ફળ ના પણ હોય શકે એના કરતા મારે પડી રહ ઉપયોગ રાખવાની ચક્કી જોઈએ રાખવાનું પડી રાખ્યા રાખી તમે શું આમાં ઉપયોગ રાખવાનું ચક્કી કામ પૂરું કર્યું કેવો ઉપયોગ શબ્દ બોલવા ના કરાયું કઈ લખડું છે એટલે આજા એ કરતો આવતો કેટલો આનંદ થતો હતો ભૂલ તો થાય જ નઈ ઉપયોગ વાળા માણસ ભૂલું બે જણ શ્યામાં ઘુસાયા કરતા અને પછી બપોર ઉડ્યા કરે શું ઉપયોગ વાળો હોય છે ઉપયોગ હોય દાખરે પ્રેતી હોય શ્યા માં રહો આખો દરો શ્યા માં રહું આવતા આવતા કેવું હોય જતા પાછું ગોઠવી શકાય અંત આવતા લીમા રો છુ તું આખો ત્યાં ધક્કા દીધા તો હારું નહીં તો કમાલ કે રો જે સારી ગઈ આવો આવો આવો આવું થયું ક્યાં દાદા ને આખો તૈયાર કરો ને પછી પણ તૈયાર હતો પોતાનું ધાર્યું કરવાનું અને પ્રોટેકશન કરવાનું દરેક ભૂલ છે તને એમ લાગે છે લોકોની ભૂલ છે આ ભૂલ મારી નથી કારણ મને ખબર મને લાગે કે સાચું છે તો ક્યાં આવું છે માસ્ટરે લાકડા ખોટા છે સાચી છે મારે સમુક જવું પડશે આવના બધા થાય સાચી સાચવી છે કારણ સાચા સમજી ગયા પછી બે વખત થાય લાગે છે તને એવું લાગે છે બોલું બોલ કોટેશન કરી છે નથી કરું કરું છું દરેક વસ્તુ વકીલાત કર્યા મારું તારું મનમાં તેના તો અંત ના આવે મને સંતોષ ના આવે એ વસ્તુ મને કઈ આવી વેદના રહેતા કઈ પોતાની કદાચ ખોલે ચાન્સ રહે આ દશા થઈ ગયા થોડા આગ્રહ ઓછા થયા ને આ એક મિનિટ આવી રે બધી બોલે હોય અમે ચલાવી લેવા દે નામ જોડે બધા બઉ ના લાગે ક્યારે કેવું લાગે રસ્તો છે માણસ હોય એક જ વાણી વસ્તુ હોય મોટો હાજ પણ હવે આગળ દુરાગ્રહ તારે પ્રોટેકશન તો ક્યારેય પણ પ્રોટેક્શન પોતાની પ્રોટેકશન કરવું ખોટી આમાં તારું પરિણામ બધા બધા શું કઈ પોતે પોતાની બહુ દયા થઈ ગયા પછી એની પાર્ક આવે હું તો હું તો નાખું નાખ્યો તને કહ્યું બહુ માથા પોતાને છોડતો નથી માણસ કરો ઘણા ઘરે કીધું મેં કશું માલ નથી તો એમ માણસ બહુ માલ છે બધા ભલભરા ને કાર્ય જોયું છે તું ગાળી રહ્યો દાદા લોકો બતાવા વિચારા ને આવું છે એમને ફાયદો થયો સામાયિક નતું કરતો એટલે વિનંતી કરી છે ભૂલ ના ના ના ના ભૂલ ના કર્યા એનો તો મારું કોઈ જાગે જોઈ ના થાય કોમન અત્યારે એક હાથ નીકળી ને હું તારા આવડે મેલ પૂરો આપડે આત્મા થઈ જાય ને બસ તો આવો છે અહી તો હારા હશે તેને ગાળું જવું નાખી દેવું પડશે નહીં નાખી દેવું પડશે નાખી દેવું પડશે ભાવક ગી ગયા આપના જાવી ડાય પણ હોય પણ તમે અહીંથી પૈના અહીં છે તેનો નિકાલ અહીં હારો આવે જેટલું ઓછું લેવાય ને સાહેબ બઉ સારું પછી આવું કે અમારે પાસે આજ ના રૂપાળો ને એ અમારું પાસે ઢોકળાની સાચ છે હોય ના આવે તો સારું કેટલાક લોકો નાકા ભરતા નથી ગાયો ભેંસો બધું ચામડી હોય ને ચામડી સારી બરાબર જે મનકા કયા છે તું જુદો બાકી દીધું જુદી ક્યાં હે જુદી નહીં કે ન્યાય કરે જુદી જુદી છે જુદી જગ્યા શું બાકી પૂછતા મનનું સ્વાભી એટલે એમ જ બગડી ગયું તું એમ જ બધું બગડી ગયું હતું કરવાની રાજેન્દ્રન શું કરી રહી છે બુદ્ધિ કરી છે એમ કરે છે એમની નાખી રહી છે બધું વાપરવાનું કે પૂછાય ગયો અને એ પૂછા રહેવા માટે આ વાત છે રસ્તા નો પ્રસંગ બહુ વ્યક્તિ નો ઘરે કુસંગ નહીં આ વાત પછી આપડે કહીએ તમે શું ખોટું શું કહેવાય શું કેવાય કેવું આઈ ગયો નથી એટલે કઈ વાંચી નાખ્યા કામના છે માથા ગુરી કરી ને મૂળ્યા બુદ્ધિ નો કાશ ચકા જોઈ લીધું છે હકીકત છે બાકી સારી પણ ખાઈ જાય છે આ તમે ગણો મારી પાસે ભીગા સમય ગણો પેલો કેવું લાગે પછી એડેબલ થાય માં ચોખું ખાતી મને ચોખ્ખું કાપી કાકી ના ખાતી વાત દરેક ચોખ્ખું ખાતે બહુ ચોખ્ખું નહિ મેલું થોડું રાખવું પડે મેલ ના રાખવું કર્યું એક જાનાર મેલું આવડે છે પણ એ કેમ નહીં કરતો મેલું નહીં આવડતું કે આવડત કરું કઈ સમજાવ મન ની શાંતિ નઈ એક મન ની શાંતિ શું કરીશી મન શાંતિ જાય કરીશ પછી લગ્ન નહીં થાય તને માસ્તું આવતું નથી કાકા થાય ને કાકા શું કઈ અને કાલે જ આપી દઈએ નોકરી નોકરી કરું છું કઈ કાઢા પોતા મારે ના રેવાની વાત ક્યારે કાઢી નાખી તો બહુ થાય કાલે આવી જાય ને આજે પંદર રૂપિયા ગયા તા ભૂલ કેવાય નથી ગમતું ભેગું ના થાય ગમે ભેગું થાય એમના કર્વ દુઃખો નો ભાવ સંસારી દુઃખો નો ભાવ મોગ અને પછી આત્યંતિક મો એ બાદ એસી ટકા થઈ ગયો ભાઈ લાલ એટલા બાકી છે સંભાવ ઘણું વધુ થઈ ગયું ને ત્યાં રોગ જવાનું સામે નિરોગી બનવાનું સાધન રોગન ના થવા દે આ રોગ કરે અને નાશ કરેલી જગ્યા હોય જે રોગ નાશ થયો એને એને એનું પ્રોટેક્શન કરે ફરી પાછું સુધી કાબુ કાબુ ના લેવાતી દવા એવા વિજ્ઞાન જાય મને સમજાતું નથી કે પુષ્પ તો પછી હું પોતે કોણ છું શું કોણ નામ છું રાજુલ રાજુ રાજુલ રાજુલ ખરેખર રાજુલ છે પછી તને ખબર પડશે રાજુ ના ઓછો એવું બધું કઈ હું રાજુ નો ઓળખું છું કે છે ને હું પુષ્પા નું તને ખબર પડે ને ફરી ખાઈ મજા તાર આવું બાબ કેટલા લોકો છે આ મળ્યું છે આ ફરી તમે નહી કરવું પડે હા ભાઈ વગર ના ખાવું પડે મજૂરી કરવી પડશે ને એને પછી સારું થયું સારું પૂર્ણ તમે લઈ પછી આગ બધા કરી દઈએ બરોબર કઉ હજાર હજાર જ ગયા હતા હજાર થી વધારે આવે તો એને અપેક્ષા કેટલીક જગ્યા ગઈ નઈ માણસો ખાતા વગેરે ભૂખમ ના લાગે ભૂખમ ના લાગે પછી પૂછ્યું નહિ તમે કઈ પૂછો નઈએ પડતા નથી માને છે માને છે હું કઈ છું ચંદુલાલ એમ ચંદુલાલે ચંદુલાલે ઉદય કરો છે ને આશા આત્મા નો અર્થ શું જેમ ઉજ્વલ નો અર્થ છે તેમ આત્મા નો અર્થ શું બરાબર આત્મા અર્થ શું હા કે ખાલી આમ સંજ્ઞા મૂકી છે સમજાવવા માટે તથમાં તત્વો જે અવિનાશી તત્વો છે એમાં આત્મા ગુરુત્તમ કે બધા તત્વો ગુરુત્તમ બધા ચેતન ગુણ છે પણ ફૂટબોલ શક્તિ એના પર આવડ આવી જાય છે ને જે દુનિયા ને ફૂટબોલ શક્તિ શકીએ છીએ ચેતન શક્તિ એટલે સમુદ્ર ની શક્તિ લાગણી ધરાવે છે નહીં લાગણી અત્યારે ધરાવે છે આત્મા એટલે બાઉન્ડ્રી નહીડ સમા નહીં એની કોઈ આત્મા નહીં है है है है ना तो ना ना थे तो गाँगी। थे गाँगी। तो ना तो तो तो बीजु पूछू का करो जे बदा थी गया बदा पुरुष थो कोई स्त्री को स्त्री थे मोक्षा थे। थे। ना पड़े कोई अवतार ना दरक शास्त्र ना पाक्ष अच्छा तो कम ना महाविदायक क्षेत्री अमुक का हाँ अव કે પહેલા મહાવિદય ક્ષેત્રમાં જોવું પડે ડાયરેક ક્ષેત્રમાં આйти ના જવાય સીધું ડાયરેક્ટ આйти ના સામાવે સ્વામી છે બડા થઈ ગયા છે આйти નથી કે એ એક આ તો છોતો હા હા એક આમાં જઈ શકે તો સાથી તને દરવાજો તો થઈ જશે બતાડે પણ જ્ઞાની પુરુષ કાળને ફેરવી શકે નહીં એને પોતાલે કાળે કરી છે કે બધાને કાળને કરી નાખે પોતાને કાળ ક્ષેત્રને કરી ગુરુ એટલે બીજ ના ના એટલે એ બધા કાળને તો આધીન જ છે દરેક વસ્તુ છે આ છ વસ્તુ જે છે હવે છે આત્મા બીજું કઈ ક્ષેત્ર એનું કદી ઉપાય આજે કૃષ્ણ ભગવાન જેવું હોય તો વાર લાગે એકદમ પછી જે કૃષ્ણ એ દર્શન કરાવ્યું અર્જુન વર્ગુને જતા રહ્યા કૃષ્ણ પણ એમને વિરાટ જે દર્શન કરાવ્યું એ જે તમે બ્રહ્માંડ નું દર્શન કર્યું એનાથી ભિન્ન હતું કે બીજું વિરાટ દર્શન હતું વિરાટ દર્શન કોઈ વસ્તુ એટલે અહંકાર ખેંચી લીધો બસ એટલે અહંકાર પોતાનો લઈ લે એ વિરાજ કર્યો અહંકાર વાળું લઈ દે વિરાજ કેવાય અને જે શાસ્ત્ર માં જે અત્યારે બધી જે વાતો આવે છે કે સુદામા છે ગોઠવણી કરેલી બાકી બનેલું ખરું બનેલું ખરું પણ ગોઠવણી કરી દીધી આ તો કેટલાક થાય એમાં સુદા ને કેટલાય સુદામા થઈ ગયા અને ભાવ થાય આપડે ભક્તિ કરે છે બુદ્ધિજીન ને લોકોના મનમાં ફસાય ને વિજ્ઞાન સિદ્ધાંત કેવાય ના ભૂખ થાય ના થાય પણ એ શાસ્ત્રો એક્સેપ્ટ કરેલું છે પણ ઘણા સંતો એ શાસ્ત્રો ને એક્સેપ્ટ કરેલા છે અને છે બતાવે ગોળવાન થી થાય શું કારણ ઘરે કીધું રમવા જ મોક્ષ થઈ ગયા બધા માવિષ્ઠ કેમ લાગતા કે આ પ્રમાણે છે કે આ મૂળ સિદ્ધાંત આ વસ્તુ ના છે જેમ તમે કહો છો કે સ્વ રહેવું માણસે અને પ્રકૃતિ જોજો કરવું એ આખા બધા શાસ્ત્રો મૂળ સિદ્ધાંત છે બદામ મોટું છે જેમ ભાવી સ્વામી કહ્યું છે થાય ત્યારે થોડો ઘણો હિસાબ લીધું લાખ બે લાખ જેવું મનમાં હોય એવું વાળી બોલે એવું વર્તન કરે તણા એ ખરીદ મનમાં હોય એવું બોલે જે ત્યાં આગળ ઓછા ત્યાં દુર્જન કેમ ના બની ગયા ત્યાં આગળ કઈક એવું હશે તો અહીં થોડો ઘણો શુદ્ધ થયો હોય ત્યારે ત્યાં જાય ના ના એ નહીં ખેતર નો સ્વભાવ એવો છે કે ખેંચી લે અમુક માણસ લાયકાત બગાડી અહીંથી જાય ને સંજોગો જ હોય કે મોક્ષ લઈ જાય એવા બધા સંજોગો ગજો લીધો નથી ત્યાં જાય તો મોખ ની ગેરંટી નઈ महाविदय क्षेत्र हेरावर क्षेत्र जुदी जुटा एक પુરુષો આપણા જેવું તો પછી એ જો ત્યાં એવું દુર્જનતા નું કામ કરતા એમને મોકો થઈ જાય તો છોકરીઓ ઉઠાવી જતા હોય એવા કર્મો કરતા હોય મોક્ષ મોક્ષ